એમ માને છે કે ઈશ્વર સ્વયંભૂ છે અને નાસ્તિક એમ માને છે કે આખી દુનિયા અને વિશ્વ આખું બ્રહ્માન્ડ સ્વયંભૂ નાસ્તિક શબ્દ ક્યાંથી લે બધું ચાલુ આવેલું એ પૂછું છું કારણ કે પોતાનું અસ્તિત્વ નું ભાન છે અસ્તિત્વ નું ભાન છે માટે આસ્તિક છે શું છે હું છું એવું ભાન અસ્તિત્વ નું ભાન છે એટલે આસ્તિક છે જે માત્ર આસ્તિક છે કોઈ આ તો નાસ્તિક કોને કર્યું આ મંદિર માં જનારા છોકરા ના જાય નાસ્તિક લોકો દબડાવતા રાખતો હોય પણ કોઈ ને કોઈ આજ્ઞામાં હોય કોઈ ને કોઈ પણ આજ્ઞામાં હોય કસાઈ હોય તો કોઈ આજ્ઞા હોય ભગવાન ઉદા ની સમજ એટલે આર્થિક જ આર્થિક જીવ તો કોઈ જીવ જીવ માત્ર જ નથી નાસ્તિકા નાસ્તિક થઈ ગયા છે અને હા આસ્તિક થયા છે ને બધું ભેર્યો છે આસ્તિક જ કારણ માત્ર નું અસ્તિત્વ છે શું છે આ બકરી એ પોતાનું અસ્તિત્વ છે કોણ છે જાણતો નથી લગતું તો પોતે કોણ છે વસ્તુ એ જાણતો માટે જગત માં કઈ પ્રગટિયા અસ્તિત્વ બહુ દબાણ છે જ્ઞાન આપીએ એટલે વસ્તુત્વ આવે પૂર્ણ થયું થાય કેવું અસ્તિત્વ વસ્તુત્વ પૂર્ણ થાય જે ભગવાન ને માને છે એનામ ચોરીઓ કરે છે આ કોઈ આજ્ઞા નહીં પાડતા પ્રમાણિકતા રાખતા એ લોકો ઇન્કાર કરતા પડ્યા હોય ચોરી ના કરતા બીજા પ્રપંચો પડ્યા બરાબર હા એટલે મારું કેવ છે હિસાબ નાગતી ના હિસાબો કરનારો જન્મ નથી તો કોઈ કરતો નથી ભગવાન નિરંતર ભગવાન ના જગત જ ના હોય તો ભગવાન શું છે ભવન નથી ભગવાન શું છે આરતી આર્તિ ભેદ હજી ગયા આપને બગનલાલ ત્રિશુર મિસ્ત્રી નામ બીજો પ્રશ્ન લાખ બે લાખ બાણ પડશે ઘણા બધા લખડી પડશે આપડે અને સંસારી કોણ નથી સંસારી એને કેવાય કે જેને ક્રોધ માર મારે હોય એ બધા સંસારી સંસારી કોણ ના કેવાય સરીપુ જીત્યા હોય તેવો સરવાય એટલે બધા સાધુ એ પોતાના પક્ષમાં વાત કરી રામકૃષ્ણ આ વાત યાદ બી નથી કરી શું કહ્યું આ જો કયું હોય તો આવી કયું હોય તો આવી કયું કે નહી બનતા સુધી જો કઈ નથી પૂજા હોવી જ નથી શું કા વ્યક્તિ પૂજા કોણ સમજે છે હમણાથી વ્યક્તિ પૂજા કોને કહેવાય ભગવાન ની પણ પૂજા કરતા હોય છે કરે જ નહીં બનતા કરે તો ખોટું દેખાય ખોટું કેવાય પછી બીજો પ્રશ્ન છે દાદા ભગવાન હસી જયકારો આધુન પથો હશે દાદા ભગવાન બાર કીર્તિ ફેલાય એટલા માટે હશે વિદેશો હશે તમને પૂછ્યું છે તમને આ લાગે છે ને આ નથી દાદા ભગવાન ને જો કોણ છે આ દાદા ભગવાન નહોય યાર તમને આ લોકો ને સમજ પાડેલું ને એટલે દાદા ભગવાન આ નહિ દાદા ભગવાન માં પ્રગટ થયા છે તે હું હું દાદા ભગવાન લખી જય બોલ સમજ ને દુનિયામાં આપડે છે તે સમજવા ના બેસીએ તો શું થાય તમને કેવું લાગે બોલો બોલો વાતચીત બધા નથી કોઈ જાત નહી એક પણ માણસ ધૂની નથી ધૂની અઢાર અડધા ગાડા મેઘ આ ધૂન ના કરે જ બોલે છે ટીસડી કરે હા બઉ વિચારતી લોતી રહીત થઈ બોલે છે એક ચિંતા નહિ એક ઉભા નહીં એટલે આ બોલવાથી મન ને શાંત કરવા માટે બોલવાનું હા મન નું શાંત એમાં જોવે નહી મન નું શાંત લોકોએ અમને તો પોતે ભવાન થવા તૈયારી થઈ ગઈ છે પોતે વ્યક્ત થાય છે પોતાનું વ્યક્ત થવા માટે શાંતિ મનની શાંતિ થઈ ગઈ અત્યારે ગાર ભે માર બારે હોય મન જ રસ થઈ ગયું અમને વીસ હજાર માણસો ને મન રસ થઈ ગયું આ બુદ્ધિ માં સમજાય ને આ સમજાય એવી વાત નથી આ તમે બુદ્ધિ આપવા જો તો બુદ્ધુ બની દસુ હજુ કયું અહી ગયા બુદ્ધુ બની ગયેલા અના બેસી છે ને કયા ગામના વલસાડ આ વસ્તુ તમને પૂછો કે શું છે તો હું તમને કહી દઉં કે આ ભગવાન પ્રગટ થયા છે અને હું તો છું અને આખા વર્લ્ડ ની ઓબ્ઝર્વિડ છું આખા વર્લ્ડ ના તમામ પ્રશ્નો શું પ્રશ્ન એવો નથી સોલ્યુશન આત્માની સાથે આત્મા વાત કરે છે આ પછી હું છું ને આ વાત કરશે બે હજાર નો આત્મા આ બે હાજર દેખો થઈ क्या पुस्तक में लखमा बात करके आत्मा तो स्वयं खोर अवाज आज अंदर अवाज आवो अनुभव एने हे બે હાજર નો આઠમા ને આ બે નું શું ને આ હું બોલતો નથી આ માલકી યુગની વાણી છે એ બની છે ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલી રહી છે તો આ રક્તા કોણ છે ઓરિજિનલ ટેપ તમે શ્રોતા છો અને હું જ્ઞાતા આવો વ્યવહાર સમજાય ના સમજાતું કહો ફરી ફરી ફોર બે કલાક સુધી ચાલશે બહાર નીકળું છું તાર્બાલા પટેલ છું શું જ્ઞાની છું શું આ ફોન કર્યું ને વ્યવહાર બહાર નીકળ્યો અને આમ જોવા મળ્યું કેમ છો કે બોલ્યો મળ્યું જ્ઞાની પછી આ ધૂન જે બોલે છે તેના માટે નાખું ધૂન નાખો છો બાબલા બોલે છે તેના માટે બોલે છે પોતે વ્યક્ત થાય છે અને તમે બોલો તો તમને શાંતિ થાય અને સંસાર ની અડચણો છે ત્યારે આત્મા વ્યક્ત ના થાય પણ એનો તો અમન કરવાનો બહુ છે કે શું છે એનો એનો ભાવ આખરે અમન કરવાનો છે મન છે અત્યારે મહારાજ શું કરો કોઈ ચિંતા થાય છે જ્ઞાન લીધા પછી નથી થતી શું બસ બેઠી ગયા તમે બેઠાઇ નાતું બધું બોલો તમે હા અતાર એક ટકો નથી જો એની ગેરંટી આપીને તમે કહું જે બોલું બોલો વન પર્સન્ટ એટલે તો અહીંયા આવ્યા છીએ હા એટલે હું આવ્યા છી બા મનમાં જે રાબડી હોય ને ભ્રાંતિ જ્ઞાન શું વાર્ષિકતા જાણ હોય જ્ઞાન મતભેદ ના થાય ઝઘડા ના બાંધો ના થાય વિકલ્પ ના થાય ચિંતા ના થાય અડધી થવાંકારું એનું નામ કેવાય એ પછી ફરશન રસ્તો ટીશન આપ્યું ખોટું પ્રોપર્ટી જ્ઞાન બે જતા પપાઈ હોય ને ઉઠેર આવું નથી કઈ કઈ પૂરું તમને ધ્યાન રાખશે અને આ હોય તો કરવું જશે મારા બધું ફોટો નથી એટલે જે જે પાક સ્મૃતિ નો છોટો ના ભાઈ ત્યાં કાપ્યું જ્ઞાન છે તમે ખબર બુદ્ધિ નથી આગળ મંદિર આત્મા મોટો દેવ અંદર જોવા મળે શું શું કરવું જોઈએ શું શું ઉપાય દરેક શું છે મંદિર એવું ક્યાં તો જોજો મંદિર માં દર્શન કરતો છે મંદિર પોતાનું ખ્યાલ હોય તો મંદિર છે ને મોટું આ પોતે મોટું મંદિર છે ને મંદિર માં તારે ખબર પડે મંદિર મંદિર બાદ મંદિર કેવાય નરે મંદિર ઉજ્યું મંદિર કોને કેવાય જાણો જેને આત્મ જ્ઞાન શરૂ કરે તેને શરીર મંદિર ને અમારું આ મંદિર કેવાય મંદિર પ્રગટ થયેલા છે શરીર મંદિર શબ્દ હોય નઈ અગો જ ખોટું અને હાથમાં મોટો દેવ એ તો જાણવા જેવી વાત છે તે બની ગયું નથી ખરી પછી વાસ્તિકમાં આવું છે પણ થયું છે કે મોટો દેવ છે યાદ આવે છે એટલે તો લખ્યું છે આ શું યાદ આવેદ આવે છે આખો ગાડો યાદ આવે શું કે આત્મા એ તો ચેપ રેકોર્ડ છે એ તો અવાજ માત્ર અવાજ આવે આપડે હોવાનું આવ્યું દબાઈ તો અવાજ થાય ને એમ કોણ બોલ્યું ભગવાને નહીં બોલતા હું નહીં બોલતો શું કરું તમારી જે ત્યાં પે કરું પણ તમે તમારી માર્ગી થોડી નથી કે આ વાયન હું મારીક છે એવું લગાડેલ ત્યાં પે કરે સાયન્ટિસ્ટ તમારી હોય નથી અંદર કશું દેખાય ને અંદર શું જોવાનું આ જોવાનું આ વસ્તુ સાંભળે ન હોય શું જોવો અંદર કાલુ અંદર અંદર કલ્પના દેખાય કૃષ્ણ ભગવાન કરતા મોરલી ભગવાન તો દ્રષ્ટા છે દ્રશ્ય નથી આગળ દ્રશ્ય છે આપડે શું કરવું તો તમારે શું ભણવાનું તમારે તમે શું કરવાનું સંડા સર કાલે કરી આપી બધા પચાસ આ પાછું મહુ ફરી ચાલુ પડશે તો શા વાત કરી છોકરા આવે ને ના પાડે ના મને ગમસે મારું પાસે એટલે એકદમ સ્ટેશન થી ગયા અને ત્યાં એક છોકરી દેખાડી ખુબ મા હા મારે પણ એવું થઈ ગયું છે ભવાનું જ નહીં મફરત ના કરવું પડે કેમ કરો હે મફરત કાઢવી પડે એવું આ ફરી મુહૂર્ત કરવી પછી કાલે મુહૂર્ત હતું એ કેમ ના કાલે ખબર નહીં તમે શું કરો તો નથી પોતે છે પૈસા લેતા હોય ફ્રી આપડે કરી દો પૈસા નહીં મંગવો તો આ આત્મ જ્ઞાન માં મારવાસ થઈ જાય ને એમાં આવી જાય આત્મ જ્ઞાન હોય તો જોવાય ને નહીં તો ક્યાંથી જોવાનું જોવાનું ક્યાં આપે ને બાપુ આપ એમ કે છે કે આ બધા આપડે અને બોલીએ છીએ તો કે મોટે મોટે થી બોલી ને ભક્તિ કરવાની બોલવાની બધા ઉપાય તમે ભાઈ હો સમય તમને કહેવા કઈ આવે ખૂબ મોટી વાત છે તો હવે વિધિ કરાવી દઉં નાની વિધિ કરાવી બરો છે બોલ્યો એક કલાક બોલ્યો આપડા મન તો વિધિ કરાય છે ક્યાં ધનકુમારી વાળા આવ્યા છે ક્યાં થયા જે નિયમ પાડે છે આ શાકાહારી લોકો હલાલ કરે છે શું કયું ભૂતકાળમાં થયેલા અવતારો ક્યાં છે મંત્ર બધા નિષ્પક્ષતાથી ભાવ છે પક્ષાથી ધર્મ એટલે કોઈ એક ધર્મ ના પક્ષપાત નિષ્પક્ષ કોઈ પક્ષપાત ના હોય હા તો આ નિષ્પક્ષ બધા તમે જોયે વાંચી લો કાઢ ને તમે થોડું ખબર દેખાશે મનુ સિવાય થયો નથી મનુષ્ય પૂર્ણ અવતાર થયો એ મનુષ્ય પૂર્ણ અવતાર એટલે દેહ થી આત્મા દેહ ના માલિકી પણ છૂટી ગયું કરોજ માર માં આવેલો હોય દેહ ની માલિકી છૂટી ગયું હોય એ બરાબર એ બધા જેટલા થયા નહી મહાવીર ઋષભદેવ જેટલા થયા કૃષ્ણ કૃષ્ણ ભગવાન ઈશ્વર ના આકાર હતા એ શું કેવા જેવા જ્ઞાની કે અમારે માનવાનું તમારું ઘી હાથું છે ના હોય બધા સાચા થઈ જાય બોલો પછી બીજો પ્રશ્ન છે આત્મા છે ત્યારે શું પ્રત્યક્ષ વાણ અમર છે દેખાડો એમ કેમ કે ચોપડી પ્રત્યક્ષ દેખાય છે આત્મા પ્રત્યક્ષ દેખાડો હા પ્રત્યેક એવું દેખાડ્યું અમર નથી એવું કોણ કે અમર નથી એવું કોણ ભૂલે છે ત્યારે નથી હોતું પ્રમાણ મરી જાય છે ત્યારે નથી હોતું પ્રમાણ આત્મા અસ્તિત્વ હતું નથી મરી જાય છે ત્યારે એનું પ્રમાણ અમર બીજું પ્રમાણ નહીં તકલા હોય તે સમજી હોય તમે કાય નું હોય તકલાદી આ દેહ તકલાકલા સમજ પછી પીલો પ્રશ્ન છે આ બે પ્રશ્ન થાય સભા થાય આ કરતા આપડે આ એક બધા પ્રશ્ન બધા એવું ને દર્દી કે સીધો પ્રશ્ન સંત જ્ઞાની કૃપા જાણી શકાય ના શીખે જાણી શકાય અને સંત જ્ઞાની નહીં અનુભવ જ્ઞાનીકળ્યું સત એટલે અવિનાશી અને સંત એ રશી ને ચોથું તે દાળવા સરું કોઈ કર્મી થઈ પુણે હોય કઈ તો દેવા ના થાય કર્મ પુણે જોયે તમને કેવું લાગે નોરણ મળે છે ભાવ પોતાના જાતે લાવી શકાય પોતાની જાતે ના આવી શકાય શું કે કોઈ સંતુર ની ગુરુ ની કૃપા ખરી જ્ઞાની ગુરુ ની કામ થાય અકુ અનાયાસે પ્રાપ્ત થાય કેમ બોલતા નહિ તમારા અનાયા છે પ્રાપ્ત થયા હતા ને તમે બિલકુલ અનાય પ્રાપ્ત થાય બિલકુલ બોલાવા બોલ્યા જુના કેવા પૂછારી અનાજ થી પાર તો થાય આ બધો રૂપિયાની કિંમત છે એવું થવાનું જોડ હતો આવો હેડ હતો પાયમાલી વ આ હા પાછળ થઈ ગયું બીજા પ્રશ્નો હા લોકો વધારું છે કોઈ હોય કે આ રીતે આય ચાલો કે કે પ્રશ્ન આ કરતા બોલતા કોણ લખે તમને કરતા બોલતા અરે એ જ્ઞાન હતી હું કરતા જો મારે કિસતે જ અજ્ઞાનતા દી કોઈ કસાઈ નહી એટલે કોઈ ભક્તા છે ને કરતા કરતા મારા મારો આ છકડા ગયો કોઈ બાળક પાસે પડી ગયો મારા ઈચ્છા સિવાય મરી ગયો તો મારા નિમિત્ત થી મરી ગયો મારી મેમ માર્યો ને હવે એવું નૈમિત શીખ જગ્યા છે આ ચોકડ કોઈ બનાવનાર નથી કુદરતી ઘટનાએ કુદરતી આદરે વૈજ્ઞાનિક દૃષ્ટિએ H2O ને ભેગા થી જાય H2O ઉપર ભેગા થી જાય તો એને મેરે પાણી પર પડાવ પડે એને મેને પડે સો ગોડ ઇઝ નોટ ટેઇડર ઓફ This World એટ ઓન્લી સાયન્ટિફિક સર્કમ્સ્ટન્સીસ લે એવિડન્સ આ ધ World ઇઝ ધ બદલ ઇટself ગોડ હેઝ થાત સગર દેશ વાલે તો બાન હવે આ શબ્દ બહાર બહાર ના બોલાય મંદિર માં આવ્યા હોય મનમાં અને ઘણા કાઠી સધા કાઠીને સરટી જાય તમે મકર લખડી મરે એટલે અહીં આવ્યો એને જ આ બોલવાનું તમારે ધોરણ માં આવ્યું બાર સુ બોલજે બધા બધ માનીયે છે તમે કોને કહ્યું માનો છો સાહિત્ય ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યુ પોઈન્ટ બાય ઇન્ડિયન તમને આગળ એવું વાળિયા મિલ માં મેનેજર હતા સિલ્ક મિલ છે અચ્છા રિચર્જ થઈ ગયા ચાલુ થઈ ગયા રાખો જો બધું કર્મ અને પ્રારદન થતું હોય તો મનુષ્ય પુષાર કરવાની જરૂર કરી ચોથો પ્રશ્ન કેટલાક મહત્સ્યો અને યોગીઓ પોતા વધુ વધુ પ્રસિદ્ધિ થાય એ બધી કાર્યક્રમો જાહેરો તરીકે કરવાથી ખોટું છે અને પ્રસિદ્ધ કરે છે તે ખોટું પ્રસિદ્ધિ લાવવાનો પ્રયત્ન ના હોય પ્રસિદ્ધિ દૂર રહેવાનો પ્રયત્ન બંને ભગવાન માર્કેટ વખતે પ્રસિદ્ધિ ના થાય શું કા પ્રસિદ્ધિ હોય તો પચીસ લાખ સિવાય શું ક્યાં બધા કે છે જે વિશે શાસ્ત્રો માં તો શબ્દ છે તો અંગે શું છે ચાર વેર ભરી રે ને ત્યારે ખાટી જાય કે પછી ન આપડે ભાઈ પૂછે આત્મા વક્તવ્ય છે અવર્ણિય છે કેવો છે હમ એમ તો કેવી રીત કર હોય તો બુદ્ધિમાં રહેશે તારે છે ને બુદ્ધિવાદી એમ કરે છે કે તારે એ પ્રસિદ્ધિ વધારે છે અને બુદ્ધિવાદીઓ એમ કે છે કે પ્રસિદ્ધિ ઘટાડે છે આપડે માનવાય ક્યારે કે આપડે રૂપિયા પેલા લેતા રૂપિયા હોય તમે યાદ નહીં લેતા આપણા આપણે એમના જ્ઞાન ની પરીક્ષા કેવી રીતે અજ્ઞાતું આવડે ને આપડે કે સાહેબ તમારી વાત અટકલ કરીએ એટલું કહેવામાં ના આવડે સાર કે મારી રાતકલ મને એટલા આવે આપણા લગ્ન દિવસ આતો તો મને આખો આઈ ગોપી ભરી શું વાત બે આપણે મને કારી મૂકે બે ઘપટ મારીને કારી મૂકે તો હા જે કારી મૂકે લગ્ન હોય તો આ તો કે મેં દર્પણ દીક્યા પડી તો આ તો વિધિએ કે કરદો બેતો ને કે ત્યાં મોદામ કાપીએ જ નાળા હા હેલે એટલે આ પરીક્ષા થોડી હા બધા કેવું ખરું અત્યારે હા ઉદા ઉતરશે નઈ મેં તો તપાસ કર્યો પરીક્ષા કર્યો શું અને પરીક્ષા કરવા તમને દોડશે તેનો ઉપાય બતાવી પણ પરીક્ષા કરજો દોસ્ત દે આપડે શું કરું પણ ચાલો બતાવી દઈશ નાખવાનું એમ પાછુ પરીક્ષા કરજો મોટી પરીક્ષા ના કરતો મોટી પછી ખસી જવું જે પછી દસમિકા હતા પણ અહંકારિક હોય એને શું કરતા મારો ની તો આશીર્વાદ આપી શું તમે ગાળો તમને આશીર્વાદ આપીએ મારો તો આશીર્વાદ આપીએ કાલ હું જાણું કે તમે તમારું તમારે ઘટા પ્રમાણ કરી શકો રિસ્પોન્સીબલ તો હું રિસ્પોન્સીબલ છે તમારું કલ્યાણ કરોકરા કંટારી ગયો છે મને કેવાનું છો હું કરી તમને ગોળી કાઢોની વાત બહુ સારું પણ ત્યાંથી કે તમે આ બધાની વિધિ કરતા મારે ઉતાવવાથી મારો નબળ લાગતો તમને લાગવા દીધો મે મને આ કોઈ કર્યું હોત તો હું આ હાથું રડતું કલાક હાથું લડી દઉં મારી પાસે કે હું લડતી સીધું